તમે કોણ તમે કોણ જાણો ત્યારે સાચા ભગવાન ને ઓગણ થાય તમે પણ જાણતા ને જાણો છો હું અશોક છું ભગવાન ભગવાન કલ્પિત ભગવાન મારી બધા અમે મોટી મૂકીને પગે રાખીએ કારણ કે અમારે અમે એમ પગે ના રાખીએ લોકો પાછળ પગે ના રાખે બોલું મૂર્તિ અમારે અમે બધે જનતા કરીએ અંદર ધાર પાન બધા માં આપવા દેખાય ને ચોખ્ખો દેખાય ચોખ્ખો આ બધા અત્યાર વસ્તુ આ દેહ માં રહ્યો નથી દેહ માં માલિક રહ્યો નથી સમજાવું મૂકેલ છે ને એને જે આ વ્યવસ્થિત વન જ કરી એકદમ ત્યાં બધા જતા રૂપા જાય ભેગો થાય ભેગો બઉ અને ભેગો થઈ ગયો એટલે સૌ લોકો રાજ મળી ગયું જે ભોજો થઈ માટી વાળે ભોળા ચાર થયો ના સૌ લોકો રાજય અરે કથા મોટો હા નિરંતર દિવસ માં રે નિર છોકરા છોકરા મુશ્કેલ આવે અને કોઈનો દ્વષ ના દેખાય વનમાં કોઈનો દ્વષ ના દેખાય આ લોકો ને લાઈફ ભગવાન દેખાય તે લાઈફ માં નમસ્કાર કરે અને આ લોકો હુમકાલે એકા તો દાવી ચાથી હેલ્દી કદી તીન ચાર થાય છે કોઈથી એક તાર ડે લાખનો દાવે એટલે મોહનભાઈ આ પૂર્ણ ક્યાંથી બનાવ અનંતવ્યા હિમાલય તો પછી વળે નઈ એવી વસ્તુ છે આ તો ઘનક વિધે ઈ જઈએ મોહનભાઈ મને કાલે પૂછતા હતા ત્યાં દાદા વિજ્ઞાન તો આપ્યું મોહનભાઈ થી ખોટું કામ થઈ જાય છે એ તો ખરાબ જ કહેવાય ને અને એનું પાપ તો લાગે જ ને ગમે તે ખોટું પાપ ના લાગે અમને બીજા બધા અમે મારે દસ હજાર લાગતા છે એ લોકોને વરવાન માન કરું નહિ ખોટું કરતા નથી પોતે એ હું જાણું પોતે કરતા નથી આ કરે છે ત્યાંથી કરે છે તેને ઉજવવાનું સમજો ને ખોટું કરે તો પછી ઓકે પણ ખોટું થાય આ તો દાદાની ભ્રમણી એક કરોડ રૂપિયા કરાદા એ ચોવીસ રૂપિયા આવી ગયા કરોડ રૂપિયા પર કલાક ભેડા ના થઈ દાદા તમામ વસ્તુ આપેલા સમજાવો સમજાતું નથી કેમ ભૂલ ના થાય બતા નહી થાય અમને બધાને પાપ ના લાગે અને બીજા બધા અશોકભાઈ અશોક ભાઈ અશોક તું એ ભાંતિ ત્રણ ચૂકી દાયું પ્રતિથી બેસે જ્ઞાન માં વર્ષે અશોક ની ક્રાંતિ સુધી જાય તો અશોક ની જવાબદારી સુધી ગયેલી ગઈ ખર્ચ અમારું જ્ઞાન લીધા નથી ગયા સાંજ સો કલાક મારી ચકાસી સચ માં રહેવું જોઈએ પાણી થાકવું જોઈએ પડે પાણી થતું પડે અને દીજ નાખે ને પાણી થતું પછી કાયદે દેવાનું પાક ખુદ ભગવાન જેટલા સુખ લોકો યાદ કરે કારણ કે કોઈ કોઈ દુઃખ રહી કોઈ પિયર રહી નહીં કોઈ માર મારે એનો હવામાન ગુનો છે નહીં કારણ કે અનાધિકાર નો અનભ્યાસ થયો નવો અભ્યાસ અક્રમ વિજ્ઞાન આઠ હજાર કે દાદા નિરંતર યાદ રહ્યા ગયા નિરંતર વિદ્યાર્થી આવે ચોવીસ દાદા અને યોગ ની જવાબદારી મારી તમારો ધંધા ચલાવવાની જવાબદારી મારી એની ભેગા લેવાની ઘરું કરી દીધું બધું દાદા એટલે બધા પાછા તોડું ધીડું કરાય એવું છે નહીં અને ટોળું કામ લાગે એવું નથી અમારી વાતો રિયલી હોય રિલેટી હોય આ વાતો અમારી મારી વાત અને બુદ્ધિ નો મોટો હોય છે સંપૂર્ણ પાક થાય સંસર ગયા એ બુદ્ધિ ને પડો ખડા થઈ જતા હજુ અમે બુદ્ધિ જે કહો છીએ બુદ્ધિ રીતે પતિ નહીં ગયેલા હતા પણ ભક્તિ માં આવી ગયા ભક્તિ થાય દિધા દેખાય નહીં પણ આત્માની ભક્તિ કરે પોતે ભગવાનની ભક્તિ પોતે કરે ખરા સાચા ભગવાન મહિવાળા જે છે તે ભગવાન બની જાય ભાર ભગવાન ગોડ ઇઝ ને ક્રિએશન એ બધું ઇલોજી બન નોટ ઇન ક્રિએશન આ ક્રિએશનમાં આ જે બનાવેલી માણસે બનાવેલી વસ્તુઓ બને છે કેવા નથી માણસે વસ્તુઓ બને છે તે ભણવા દરેક ક્રિયરની અંદર આ જગત લોકોને દેખાતા નથી આ નવી ક્રિય ભરેલું જગતમ એટલા બધા જીવન માણસો દેખાય તો સૂક્ષ્મ ની વાત જવા મોટા મરેલા મનુષ્ય મરા ભગવાન દેખાશે અને આ સાચા ભગવાન ફરવાની હા કઈ વાત હતી અન્યાય છે જ નહીં પછી બરાબર છે ઉપા એક રત્ન ભગવાન નો એક બધા ધર્મોની એકતા બિરાજ રૂપા બધા એક ધર્મની એકતા મતભેદ સુધી જાય તો આ લોકો પણ જાણકારી કરવી મારા તારાનો મતભેદ આ અમારો ધર્મ આ અમારો ધર્મ છે ધર્મ મારા પણ અમારી રહ્યા મમતા ઝઘડા એ બધું કાઢવા માટે કામ કરે છે અત્યારે તમારે કોઈ કામ કરે છે જગત ના કલ્યાણ માટે થઈ રહ્યા છો પાકી મળ્યા લેવાનું ઘણા લોકો ભેગા થાય તો મારા બાપુજી મંદિરે જાય છોટાઓને મૂર્તિઓ ને બધાને પ્રાર્થના કરે ખરી પ્રાર્થના કરવાનો કયો માર્ગ છે ત્યાં બધું કરે છે બરાબર કરે છે કે નઈ એમ એ પ્રાર્થના કરે છે જાય છોટાઓને પગ લાગે મૂર્તિઓને પગ લાગે ત્યાં પ્રાર્થના કરે આવશે બિલકુલ ના આવે આ ના કરે તો બિલકુલ આવે નહી આ કઈ કહે નહી આવે નહિ આ ચેપિંગ છે બધું આ ચેપ ઉપર સમજાયું એકલો ગુજગુ કરીએ પછી એકલો થાય તો ગોટી કરતા કરતા કાતી ઓજાય નહીં તો હવે જઈ જાય એટલે શાસ્ત્રી કાર કોમન અમે ગોળ ગોળ થઈ રહ્યું થઈ ગયો ગઈ તો ચો બધા પેલું હોય એટલે ઘર સુધી ખરી વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ગોળ ગોળ થઈ રહ્યા છે જ્ઞાની મળે નહીં રેલ સ્ટેશન આવે નહીં ત્યાં સુધી કલ્પના ડાયરી ગોળ ગોળ ફેરી પડે બીજ ના થવા દેખું બીજ ના થવા દે રેવ ગુટો હોય તો બીરુ કતે કથે કથે થાય પણ બિલકુલ બીરુજ ના કરતો હોય તો ટ્રાયલ થયા ખરી ભક્તિ ને એટલે ટ્રાયલ એટલે સાબિત કહેવાય મન સારું મન સર્જાય કરું હા ફરી એ પ્રશ્ન ઉભો નહી થાય હવે બીજો કઈ પ્રશ્ન હોય તમારે કે ભગવાને જુદા જુદી કોઈ કાળો કોઈ ગોળો કોઈ હોત તો ચાલુ કરું પગડ પગડે પગડે સંસારમાં બધું હોય કાઢ સંસાર ક્યારે વાળા ને ત્યાં જોઈ લે બેન્ડ વાળા બેન્ડ વાળા એમાં એટલા પીપુળીઓ વાળા આવે તો ગમે ખરું પણ બીજું પ્રશ્ન કર્યું आ तो कोरिस प्लेट नहीं था आ तो कोरिस प्लेट है ना छापवा नहीं है कोरिस प्लेट इतने वादो ना हम भी तो मम्मी हम भी સમજાય એને અમુક જગ્યા હોય ત્યારે કઈ ધીમે ધીમે કરતા આ પ્રશ્ન જે હોય છે કે તારે જેટલા વાઇસ લાગતા આ જગતમાં એ બધા વાઇસ છે ઓબ્જેક્શન દે કે અમાર દેખો તો ઓબ્જેક્શન છે આ મજાનો મજાલે બદલ બદલમાં વાડી કહે દસ કે ઇતે કે આ બધામાં ગમે તે હોય તો વિવાદ કે ન હોય એ કોલ એવરી કે બેન ફક્સ કરાય છે આપડે શું એમ કે આપણું પાક કરવું આપડે જોવાનું ભગવાન ભગવાન કૃષ્ણ ભગવાન ભગવાન ભગવાન બાર થી આ દોષ થઈ ગયો છે હવે એમાં ફરી નહીં કરું એવું નક્કી કરવાનું ફરી થઈ જાય તો ફરી બોલો ફરી થઈ જાય કારણ કે એક દોષ ના ઓહોપડ છે પાંચે પાંચે પડ હોય છે આ ડું આપડે દોષ ઘટ કરી હતી તો ડુંગળીને પટ જતો રે લોકો ના <trag> <Marina> <specialize> આ તો જે બોલ્યું ની હા પેલી બોલી તો અને જો થોડીક આવે એની થીરી બીજી હા પેલી છે તો એક વાત છે ના એનું ન પિયર તો કઈ વાય છે ઓ சரி ફી ભૂખ મારે ને લીધે ના એ સો લોકો શું છે આપડે હું પૂછું તો લોકો ને કે ભાઈ સારા લોકોની જરૂર છે અને સારા લોકો નિર્ભર છે માણસ માણસ છે આ જગત નો લોક તો બધા ઈચ્છે છે કે ભગવાન લોકો વસવા માટે ઉભા કરી મારે કેવું પડશે હોયર કનેક્શન હોય ગટર જોઈએ ત્યાંથી ઘટન થાય આ રોડ મુદ્દા એ ગટર છે તો અહિયાં બધું આખું ખરાબ ખરાબ ખરાબ થઈ તમારા જે ભગવાન કઈ ગજુક આપવા એટલે એ ગટર છે then uh, you your eyes back mm -hmm. uh, mm -hmm. you together murderiyat mm -hmm. mm -hmm. you know, the yeah. to the past alexander jana de on a previous line to talk about bagaro that has idea that the dura nahi karo me na bolta ye trending hai ye trending hai diet mein એ બધું તમારું સાચું છે તે કોઈ લેશે જ નઈ તમે બહાર નાખી દો અને ખોટું હોય તે ઘરમાં આવીને આપડે તો કોઈ દિવસ ખોટું કર્યું ના હોય ખોટું ના કર્યું નથી દેખાય પોતે જ પોતે લગી ને પોતે આરોગ્ય આ હિસાબ ચોક્કસ હિસાબ છે મુંબઈમાં ફોર્ટ એરિયા છે ને આ ફોર્ટ એરિયામાં એટલે તમારું ઘડિયાળ હોય એ સાંકલા હોય અને ઘડિયાળ હોય આઠ દસ હજાર દિવસ તો આ નીકળી હોય તમારું એટલે પછી તમે પડો નહીં કે ભાઈ આ તો દરિયામાં પડ્યા છે એવું હવે એમનું શું વાટ એરિયામાં પડ્યું એટલે દરિયામાં પડ્યા જવાનું ને ફળ માણસ કેટલા માણસ કૈફી પાયરી ગયું ખબર થાય ને એટલે તમે એને ઉપર વાટેલા જતા દરિયામાં પડ્યું ગયું આવે એમ કેમ તમે ઘેર જાઓ પારલા ઉતારતા ઉતાર અને ઘેર ગયા પછી જતા દળ લો તમે પેસો જતા પહેલા દળ પર પેપરમાં ખબર આવે આવા કેટલાય કેસ જોયા છે ગેરફાવી અને મત તો ધ્યાનથી કહું છું મારે આવા કેસ ની જરૂર ને હું તો બધું જોઈ રહ્યો છું ભગવાન પ્રત્યે જોઈ રહી છે આ બંને જગ્યા રીતે ઉડાણો એટલે આ બધું સભ્ય જવાનો નથી ઘણા બધા લોકો પાછું જાહેરાત આ તો કાયદેસર જગત છે બિલકુલ હંડ્રેડ પરસેન્ટ કાયદો હું કાયદો આ કોર્ટ ઓફ નથી બિલકુલ કાયદેસર નિર્ભય ધન ફરવા જેવું જયારે કાપી નાખે ત્યારે કાપી નાખી બોલવું નઈ એટલું અનાદિ અનંદ જગત છે અનાદિ અનંદ અનાદિ અનંદ આપડા શાસ્ત્ર અનાજિ અનંદ કર્યું અને ભગવાન ક્રિએટર કોને મૂક્યું સંપ્રદાય વાળા સંપ્રદાય વાળા ના મૂકે નહીં ઘેર જતા રે બધા સંપ્રદાય ની બહાર ક્રિએટર નથી આના ધિયટર એવા લાસ્ટિંગ એવા લાસ્ટિંગ જગત એવા લાસ્ટિંગ છે પહેલે દિવસ છે સાયન્ટિફિક છે આ બધી વાત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 તો એનું પચીસ ટકા ગુનો રહે ટકા થઈ જાય તમે કહું કે જો તમે આ દાન કર્યું ને આટલું કામ થયું આટલું કરવા જેવું હતું તો આ દાન કરવા જેવું દબાણ કર્યું સત્યા હજાર ગયા છતાં તમે દબાણ નામ વિજ્ઞાન છે વિજ્ઞાન માં માણસ ને ભલે નામ શું કે એ ગરજી આવી નૂરિયાને કે એ બેક ડાઉન આઈનક બેક ગરજી એ તો ક્યાં ના એર ઇઝ નોટ યર ને ના છે મોં તો બોલ કે બોલ કે માય નહી તો કોણ તો બોલ કે માય ની ની કે તો કોણ બોડી માઇન્ડ <laughs> માય માઇન્ડ ઇઝ માઇન્ડ માય માઇન્ડ કરાઈ વેરિંગ કર કેમ કે They reach the and then they is the same stage and in every way so you have know, to live your life in matter of and feel the truth of the atom all these things are in false prayer that don't you know, feeling any of these all that. and you have to avoid all you because so it can become pure and that a bond means that when the binary atom stage where is it <laughs> you know samjho ke aapro jo atma che atma che tena pior to ho padey આપણે છોડવું પડે અને આપણે પાછો જન્મ લેવો જ પડે આપડે આપડે પાપ બંધ થઈ જાય ત્યાં ક્યારે બંધ થઈ જાયજે ત્યાં સુધી પાપ છે પાપ ખરાબ ને તમને આવો તો આવી ગોતી ઊંધી નાખી નહોતું ના ઊંધે જ નાખી દે રે મને ઈ બોય કેમ દે તે ઓ બી પાપ લાગ્યા કે રે દે ભૂખે નું હોય તો માં હું જાતો રહતો ઓલા છોકરો ના લાગે ના થાય કેવી રીતે કરવાનું કારણ કે બે સિલિંગ પડ્યા હતા બે હમણાં નથી કે છે અહીંયા નથી લે આવે હમણાં ના કરું નથી તું તારી જાતે જાણતી નથી કોણ સુતી નથી ખરેખર નહીં જા આરોપ કરું છું કેવી રી છું ખરેખર તું નથી ખરેખર નથી ઓળખવા માટેનું સાધન કેવી રીત રિયલ નોટ લોકો મોહન બી ગઈ ફર્સ્ટન્ડ રોડ હું ઇન્ડિયા ને તારે કાઢવા જ કાર્ય છ મહિના માં બે મહિના માં કેટલા મહિના માં બધા બધા એક્સ રે માં ફોટા પાડે ને વેડિયોલોજી એ ભણે સાધનો જે પહોંચાડે વિચારવાનું છે એટલે આપતા ભાઈ હું તો એવું નાચાર આવે આપી પછી પછી મજા આ તો આરોપ કેવાય ગુનો અને ગુના છે કથા એની કેઓ બી છે એ ગુણો છે હું માનું છું કે એ બી છે એ ગુણો છે એવો વિચાર આ કરતા આના આના સમજી ગયા પછી શું થશે બેસીને સમજી લો તો સમજો નહી હા ક્યાં જવાય આગળ ટૂકડે ભયા છે એને તઈ જાય એコネક બુક પ્રિય છે બરે બી લાઈક બી લાઈક આ દુકાન દુકાન એટલે ગમતું નથી મને ડરામાં અને એ બંધીને દે ઇસ કે ઓન ના એને કના તો બી કે વન ટુ ગેટ સુફ આફટર ઇટ ઇકોલોજી આફટર ઇટ ફોર સુફ રાઈટ પાંચ હજાર ડોલર નો ભાગ ન હતો ભાગી ને સાઠ હજાર રૂપિયા નો ખર્ચ થતો હતો એને પોતા મને આપવા માંગ્યા છે મને ઘરમાં જ અરે કાય થઈ ભટકા જતા તો ઓલરેડી અને દાદર કઈ રીતે ક્યાં જેટલો ભટ્ટોપડો કઈ રીતે મારી પાસે આવી નાખીએ નાખી અમને એમ લાગે આ રેગ્યુલર સ્ટેજમાં રહેજે તો આ કેટલી વગરનું નાખ્યું બોલાવી પહેરા ના દે તો અંદર કે તમે છોકરી કેમ ના આવે છો તમે છોકરી કેમ ના આવે એવું થયું અમને એમ લાગે ક્યાં છોકરી રેગ્યુલર છોકરી પચાસ છોકરા તો એવરેજલી મને લાગે છે કે રિસેપ્શનલ તો બહુ જ સારો નહી છે વિજ્ઞાનનું તો મને ખબર નથી કે આરામથી તો નહી જ હોય મને જરાક બેનિફિટ ફોમ તો જે વેકેન્સી છે બસ તો સરખી સાપેક્ષમાં આ પર ઈ સામે જો પેલી જો પાત્રા હોતી હે ને તો પછી દાદા એ નહીં કરે પૂછે છે કાચી છોકરી હોય તો તમે તમારા માં પાવર છે ને કાચી કરવાનું હોય અમારી હાજી અમે પૂરો ઘટ પૂરીએ અમારી હાજીથી પાર ઉભો થઈ જાય જેટલો દૂર એટલો દબાણ થઈ જાય અમારી હાજરી કાળો ભાર પૂરીએ નહીં એટલે તો અંકુપાલન કરી ગયા એ કરી શકે આ દેહ ના માલિક નથી આઝર ઓફ ધીસ બોડી ઓઝર ઓફ ધી અ but get it right and there's no matter formality fight no it's formal he is the best thing never like this get it right here so this thing he can give kenji and this by his friends is kenji so ready to come to દરેક સ્ત્રી દરેક છોકરીને તમારે ચાન્સ આપવો જોઈએ એવું કેવું તમે રાખો છો કે આને નઈ ના કાઢતા ઘણા બધા બધા જન્મ હોય